સ્વામી રે સ્વામીએ વાત કરી જે આપણું તો દર્શન કરશે તેનું કલ્યાણ થાશે પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાડે નહીં ને આ દેહ ધર્યા છે ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે નીકળતો દેહ રહે નહીં સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે છે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવારું ભરવી છે એટલા જીવનું કલ્યાણ કરવું છે તે એટલા જીવનું કલ્યાણ કેમ થાય પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્યાણ વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થશે માટે અમારા સાધુના દર્શન કરે તેનું પણ કલ્યાણ પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલાક જીવને થશે માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ ને સત્સંગીને જમાડે ને એનું જમે ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ તે સર્વેનું કલ્યાણ કરવું છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ગુરુનું અંગ બોલાવ્યું તેમાં પ્રશ્ન પૂછ્યો છે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે પણ કાંઈ પુરુષ પ્રયત્નનું તો કહ્યું નથી તે કેમ સમજવું ત્યારે તેનો ઉત્તર કર્યો છે સર્વે વાત ગુરુ જ કરે છે ત્યારે અહીં અવાણું છે અને હમણાં એમ છે જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે પછી કોઈક ટોકે તો પણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી તેનો ઉત્તર કર્યો છે સાક્ષાત્કાર થાય તો છકી જવાય માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે ને ઠામુકુ આપે તો ગાંડા થઈ જવાય માટે ભગવાન ઠીક જ કરે છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ એથી આગું કેટલું કહીએ તે આપણા ઘરમાં આવીને બેઠા છે આ તો કૂબામાં જેમ હાથી બાંધે છે તેમ છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે તે મહારાજ કહે ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ભગવાન જીવના ગુના સામું જોતા નથી તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું તો તેના ગુના ભગવાન માફ કરે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે બીજું આવડતું નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક અને આ દેહ તે ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુખ થાય એમ બોલ્યા તે ઉપર પ્રશ્ન પૂછ્યો જે આસક્તિ રહે છે તેનું દુખ થાય છે તેનું કેમ કરવું પછી તેનો ઉત્તર કર્યો જે એ દુઃખ સારું કરે છે કેમ જે નિર્માની રહેવાય ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચને કાન દેખાડ્યો તે ભીગી ઉલટી થઈ તેમ બીજાને દેખાય તો એવું થાય સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે વચનામ્રત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલ્યા જે આવો જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય જેમ વિદ્યા ભણે છે તેમ થાય પણ અનુગ્રહ થકી ન થાય ને અનુગ્રહ કરે તો સમાધિ થાય તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યા ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા માટે જ્ઞાન શ્રેષ્ઠ છે